of the world. Right, right. After, After all, the world is deposited in them. ઓળ હૈ તો solved by, by relative viewpoints and real viewpoints and, and after, after the solution, solution there will be there, will be there will be no, problem. no problem. બે મહિના હવે લે જે જે 9 મંત્રો જોઈ લે કર આરામમાં તમારે બોલવાનું તમારે તમારી જે ભક્તિ કરતા ને તે કરવાની તમે જે ભક્તિ કરતા તે કરી પછી આ શરૂઆત કરો તો છો ને અમારું થોડા મંત્રો લખ્યા પછી એ પર બોલ હેલ્થ આતર હેલ્થ બધું આ લે દે નિયમ દવા નહી દેવાની દવા છે એ છે થોડું આપણે શાંતિ રહે છે તો મેડિસિન માલિક તો દેખાયું છે આપડે પરીક્ષા કરવાની જઈ નઈ જે બેંક કેશ પેમેન્ટ કરતી હોય એના પરીક્ષા કરવાની હોય જે બેંક એપ જશે કેવી રીતે આપવા જ નથી આપવા ના હોય ના આવે આપણી પાસે લીધા પછી ઢોલ હોય છે એવું ના નથી પણ કોઈ જો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 પછી આત્મા થઈ જાય પ્રાંતિ રહી જતો કોણ છે અશ્વિન છે એ તમે ખોટી વાત નથી અશ્વિન છે તમને ઓળખવા માટે ખોટી માન્યતા છે ખોટી માન્યતા છે રસી ભાઈ છો એ ખોટી માન્યતા છે ના રસીલીફ નથી અશ્વિન હું અશ્વિન છું ને અશ્વિન હું અશ્વિન છું તમે તમારી ખબર ભાઈ શું નામ તમારું જયંત જયંતભાઈ જયંત હું જયંત છું એ તમને જાણો છો તમે કોઈ ખરાબ છું પણ આ બાય નો ઘણી હું છું આ છોકરા નો સાધ છું અને આમનો હું છોકરો છું કેટલી જાતના લખણ થયા કેટલી જાતના બધા Badađt Badađt. Aan, badađt tī rāng bilipo biekti tse. Če rāyad bilip ko biekti se. Če rāyad bilip ko biekti tse. Karođh houta મndne thai tse. To rāyad bilip na biekti tse. Johan rāyad bilip eko jati nasi. Johan rāyad bilip eko jati nasi. Johan rāyad bilip eko jati nasi. Johan rāyad bilip eko jati se si te ne de. Si te-ta loko paola se te-tri dhuna jati da. Rāyad bilip eko jati nasi નાની કુર ની વાણી છે ને લાખ અવતાર થાય છે બિલીફ ના ખતરાય દિલીપ તો જ્ઞાની પુરુષ છે શું પુરુષ મોક્ષ દાતા હોય મોક્ષ નું દાન કોણ આપે જે મોક્ષ તે મોટ નું દાન આપે બીજા તમને તમને એનો અનુભવ લાય છે રાઇટ હે રાઉન્ડ બિલિપ અને આઇ બિલિપમાં થા કે રાઉન્ડ બિલિપમાં થા કે મેંનું ખાજે તો રાંગ લખત પેકર રાંગ બિલિપ ને પોશન મે લેકર શું ભરેલો છે તું જી કઈ ઉદી કોલેજ માં પેલો વર્ષ કોલેજ નો પહેલો વર્ષ આ આગળ ના ગયો કે ડિગ્રી આવી આઈન ફાઉંતી નથી બળતર વન સર્ટિફિકેટ આઈન ફાઉંતી નથી કેમ ક્યારેક ક્યારેક લાકડા મારા લાકડા નાખવા લાકડો લાકડા વાલો વાકડા લાકડો સાચું છે નહીં ઉપર સાચી સાબીસ સમજ ભાઈ ને પૈસા ને લાગેલા ભાવજી લાગેલા પૈસા નથી એવું નથી પૈસા નથી લાકડા લાકડા લાકડા લોકો ને રૂપિયા જે પૈસા ની મુખ્ય વસ્તુ પૈસા પૈસા થી લાવ્યો લાવ્યો પૈસા પાણી ભર્યું હવા ના પેસે ના પેસે હવા પ્યાસી પાણી નીકળે તો એટલે વેક્યુમ માં બેસી ગયું સરસભાઈ એટલે સમ્ય ચિંતા બની જાય દુઃખ દુઃખ થાય દુઃખ થાય સરસ છે કેટલા કેટલા એવું તને ખબર છે આવતો રેજો સૌ સારું સૌ સારું ગમ્યું મોક્ષ ના મળે મારી પાસે આપી જાય એ તે જ્ઞાની ગુરુ છે એટલે સાઈ કલાક ને સાઈ કલાક ને નથી સાંભળ્યા નથી અનુભવ માં આવ્યું જેની વાણી જેની વાણી છે જેની વાણી માં એક એક શબ્દ રૂપે હોય તમે સમજી સમજી લેશો ને એટલે તમે ચાલો જેન્ટ છે भविष्य चिंता ते तेव पड़ी कर पड़ी था था था ना, ना, ते आगर ना, चिंता थे दादा पेरे आप ज्ञान आप સમાધિ વાળું સમાધિ ના રહે નો કામ બધા એવું આપણું વિજ્ઞાન છે એનું કાંસુ કે તમારે બિઝનેસ મળે ને ધંધા રોજગાર થયા એટલે ટાઈમ તમને મળે મળે નહીં પક્ષ નો લાભ લાભ જો મળ્યા કરતો હોય ને હજુ તમારે નથી આપડે જ્ઞાન તો કે છે વર્તમાન કારણ કે ભૂતકાળ મૂળખ માણસ છે મૂળખ મા ઉઠા ને તમે શું માનો છો લીધો એવું માનો ભૂતકાળ ને ઉઠાવી લાવો ઉઠાવી લાવો તમે શું માનો એમાં તમે શું માનો એમાં પૂરકાય નહી ભૂતકાળ નો ગયું એટલે એમની વાવ એટલે એટલે એ ભૂતકાળ ઉથાંગવાનો ભય નહીં ભવિષ્ય તમારું તમારું હુકમ વાલી તમને સમજાય તમારું નહીં કરો તમારું નહી કરોસ્થિત તમારે તો કાર્ય જ કરે જાવ કાર્ય જ કરે જાવ તમે જે કાર્ય કરતા હોય જાવ ને પછી તમારે ભવિષ્યની જરૂર નથી સદન ની જરૂર નથી તારી જરૂર નથી તારી જરૂર નથી વર્તમાન માં રહો વર્તમાનમાં જે તમારું કામ હોય તમારું કામ કરે પોતાના સ્વરૂપમાં કાર્ય ઘર જ નહીં કરતા જરા બહુ બેસી રહ્યા હોય ત્યારે જરા કામ હોય કે તમારે પાડોશી આપડે અહીંયા ગયા પછી સમાધિ નો માર્ગ આ સમાધિ નો માર્ગ અત્યારે સમાધિ ને આ જે કઈ પૂછવા જેવું હોય પૂછી નહીં તો કાગળથી લખો થાય પૂછાય બઉ પૈસા કમાવાતા હોય તો ભલે અહીજો ધંધો કરો પૈસા કમાવાનો નથી પણ પૈસા બરફ જેવી વસ્તુ છે હા બરફ ને લાયા મૂક્યા પછી બેંક માં મૂકો ગમે ત્યાં મૂકો પડે બરફ પ્રયત્ન કરો ને તમારું બીજું બધું વિખ્યાતિ લોકો પારકા માટે જીએ છે ધમકી થી જીવો પોતા માટે જીવે જીવવા મત જીવવા મત છે જો પર આદ દિવસ લોકો નિખ્યા તે લોકો પારકા માટે છે લોકો પારકા માટે છે કોઈ પોતાના માટે જીવતો પોતાના માટે જીવતો અને સંકિતી લોકો પોતાના માટે પોતાના માટે સુત્ર બોલી જવું સુત્ર બોલી જવું હા હ દાદાએ સૂત્ર કહ્યું દાદાએ સૂત્ર કહ્યું દાદાએ સૂત્ર કહ્યું દાદાએ સૂત્ર કહ્યું હા નિખ્યા તે લોકો પારકા માટે પારકા હરોજી પોતાના હરોજી તો અને સબકી પોતા નહી મીઠ્યા થી પાછો છ એકલા નું કરો નહીં પોતાનું તો હિસ્કાર અલ્લાહ નો પ્રતિનિધિ હું અલ્લાહ નો પ્રતિનિધિ હવે તમારે તો હિતકારી થઈ પડશે હિતકારી પડે ઘર કેવું સરસ ચાલે ઘર કેવું સરસ ચાલે છે લાફા મારશો ની રાતે જાગી ને સવારે પછી કરશો બે વર્ષ પછી સરસ ને સરસ બે બે મેં જે પહેલો રીલ અને મેં જે લેક્ચર સમજાવ્યું ને નેક્સ્ટ લેક્ચર પછી ચિંતા મારી ગઈ આપે જે રીલ અને રિલેટિવ એ સમજાય કે આર પછી ચિંતા ગઈ થાય નહી પછી સાચ ખાયો કે આ બાર્ગેટ ખાયો આ બાર્ગેટ એટરા જ માર્ક્સ પૂરે એટરા જ માર્ક્સ માર્ગ બહાર નથી બહાર જે હતો નથી બહાર ભવિષ્યુ જૈન ધર્મ રૂપે જૈન ધર્મ રૂપે હતો તેના ત્યાં આગળ આપણને શાંતિ થાય ત્યાં આગળ નઈ ક્યારે અને આ અમારું તમારું જ્યાં અમારું તમારું જ્યાં છે શું છે વાતચીત કરી બધી જતા ખુલાસા થાય એક દાળો એક દાડો સાથે એક ડાળે ચિંતા વગર દાંત કેટલો સસ્ત લાગે એક ડાળે ચિંતા વગર દાંત કેટલો સસ્ત લાગે એક જોઈએ છે એક ડાળ એક ડાળ નહીં નિરંતર ચિંતા મુક્ત કરી બસ એક ડાળે તો વળી ના કે ડાળમાં એક ડાળ હોય છે એવું ડાળ હોય છે ઈ કાંટો નથી દાદા એટલે નિરંતર જોઈએ છે એટલે નિરંતર એક ડાળે ઠેકાણ નથી ના નિરંતર જોઈએ કે ક્યારે માંગે છે જોઈએ કે ક્યારે જોઈએ છે જીવેતવાર આ જોઈએ છે જીવેતવાર આ જોઈએ છે જગ્યા દેખાડી જગ્યા દેખાડી આસન તારી ભાવના હતી પૂરી થઈ તારી ભાવના જગ્યા દેખાડી હવે સારો લાભ ઉઠાવો સારા સારો લાભ ઉઠાવો સારા હતી ભાઈ <laughs> <laughs> <laughs> પણ રોમટિયસને કઈ રીતે વધારે સ્ટોપ લોચી એમાંથી બની શકાય એમાંથી બની ગુણાકાર કરવા જોઈએ દર્પણમાં ગુણાકાર કરવા જોઈએ દર્પણમાં આ છે કે વિચારો આજ ના કુદરિય કુત કરવાના બિડે એમરે કુદરત આવે જ આગળ કુટોણીના કેમ તમને આગાની કેમ તમને આગાની બનતો એને વિચારો વિચારને લેવાલી વિચારો ઉતારને લેવાલી એમના એક ફળ નઈ દેસો તોય ફળ દેસો તર્મા આકાર હશે તો બોધર્શન આકાર નહીં થયો બૌદ્ધ થયા છે વિજ્ઞાન જુદું છે વિજ્ઞાન શું ગોધરેજન કરો વાંધો નથી એ પણ સારા આવે વિચાર કે ખરાબ આવે બંને વિચારો વિચાર આવે બંને વિચારો ભગવાન સારા પોતા નો ભગવાન માનવે સારા પોતાનું પ્રમાણ નથી એ સમાજ આવે છે સમાજ આવે છે સંસારમાં એવા વિચાર આવતા ક્યારે પેલા અગે આમાં કદું લોક ઓકે શું ભાઈ શું કારણ કે એ તો વિચારે એટલે વિચારે એટલે પેલા સારા વિચાર્યા હતા પેલા સમય કરતા હતા સારા વિચાર આવે ને તમાયાકાર લે બીજ પડે પાતાય તમાયાકાર લે બીજ પડે પાતાય મોટા વિચારમાં કર્માયકાર ના થાય ટીવીયકાર ના થાય ઇદરા કી રીતે મોટા વિચારમાં તને કરના રહે છૂટો રહે તો બચી રહે કી બીજ કેમ બળવા જોઈએ ટીવીય કેમ બળવા જોઈએ તમાયાકાર ના થાય ઓ ટીવીય તમાયાકાર ન થાય તો હા ન ન થાય તો કાઈ તમાયાકાર ના થાય નીકળે ના કે દુખ ભોગવવાનું છે એટમાને ભોગવવાનું છે પ્રેસ ઓર જે છોડે નહીં પોતા થતા નથી અમારે તો જ્યારે સ્કાડિયમ લોડ એક્ટિવ ઉર્જામાં તેના તીડ શું થાય લોડ એક્ટિવ ઉર્જામાં તેના તીડ શું થાય લોડ એક્ટિવ ઉર્જામાં તેના તીડ શું થાય તીડ થાય તીડ થાય એરે તીડ ધર્માકર થાય છે તો સીડ તો ઉત્પન્ન થાય જ છે ધર્માકર થાય છે સીડ તો મેં આગળ ઉતારને સીડ સહી એ દેને મતલબ સીડ સહી એ દેને સીડ સહી એ જાઓ દેદ બીચ સે દેદ બીચ સે પેલા ઉપર રાગ થયું છે માગા થાય લેવા ના લેવા દેવા નથી રાગ થયું તો બીજ પડ્યું રાખ્યું તો બીજ પડ્યું રામચંદ્ર ભગવાન નો જો આપડે કોઈ વખત ભગવાન ભાગ્ય હોય એવી પુણ્ય બંધાય એવું આગળ જઈને બંધાય આગળ જઈને तो एम विचार आए की मैंने तो नहीं मैंने अवतारेवेदेव निश्चय એવા સંજોગો આવે એનાથી એવા જ બીજ પડે આગળ જઈને વાસુદેવ નો જવા સુદેવ નો જવતા ત્યાં બધી તિરસ્કાર થઈ જાય છે આ કારણે કોઈ નિપોર નથી વાસિ દી પડવાના બધી પણ આગળ તો એ એનો જો નિશ્ચય હોય આ ત્યારે કારણ অনুকূল નથી પણ આગળ જઈને પણ અનુકૂળ આવે ત્યારે એનો જે ભાવ હોય છે આવે ત્યારે ભાવ હોય છે યાદ જામ અને તે નર્મથી નાય ધર્મે એકવાર નર્મ ધ્યાન ધર્મે અત્યારે ના હોય પણ આગળ જઈને એનો ભાવ કરતો તો એવો સંજોગ આવે다가 કે નહીં બને અત્યારે 0 હોય કશું જ ના હોય એક 0 હોય આપણે 2000 રૂપિયા એત નહીં આપણે 2000 લગાત હતા નથી 2000 નથી 2000 એ શીર્ષક કે એ શીર્ષક જ આવી ગયું છે બે હારીક ગરમ પ્લાસ્ટિક તો પેલા બીજા પછી વ્યવસ્થા હોય પણ જતો પેલા બીજા માં થાય બીજા માં થાય તો બીજા માં મન થોડું થોડું જે આમ પણ એ તો આ ક્ષેત્ર માટે થયું ને આપના જ્ઞાન મળ્યા પછી એમના ભાવને લઈને કદાચ બીજા ક્ષેત્રે જાય ત્યાંથી આગળ બાંધી ને આગળ વધી જાય ત્યાંથી આગળ બાંધી ને આગળ વધી જાય આપણી જ્ઞાની પુરુષ જો કૃપા હોય સાત માં સાતમારે સાતમારેક થાય મનુષ્યનું ગધું જ આ કારના દિવસ મનુષ્ય નું है ट्रांग गया है खाना जीवन तो फेरी दी दी बहुत दी आप को सो के नर्क बड़ा बंदच छे आप को तो के आकर जीव माडे कहीं येवा पाप करी सके के साखलो में जा सके 36 में साखलो में जा सके 36 में चले वासी देन देवा तक करवा दे चले वासी देन देवा तक करवा दे राम थयो हर આપણ રામ થયું જ નથી એવું ભાવતું હોય તો એનું શું આપણ રામ સમય માટે પણ બીજા આવે છે આપડે આ પ્રકારમાં એનું વર્ણન ના થાય છે કેવા દુઃખો એનું વર્ણન ના થાય એને ભોગવટ કરે ખાલી બુદ્ધિ ભ્રમણા જ છે ખાલી ખાલી બુદ્ધિ ભ્રમણા જવા પણ મને કાયમ ભાઈ નાય છે આજે પરિણામ છે ને આજે ટાર્ગેટ નક્કી કર્યું છે ને એ ટાર્ગેટ ને પોચી જ રહ્યું છે આપની કૃપા જ જોઈએ ત્યાં જવું જ છે ફરજીયા બદલવા જેવી વાત લાગતી જ ભલે રસ્તે જતા જતા પેલા અને કોનું કલ્યાણ થાય આ નિમિત્ત થી અને કોની કલ્યાણ થી પછી ઘરે જઈશ તે પેલા ઘરે જવાનું નથી મારું ઘર જ છે મોક્ષ મારું ઘર છે તો ગાયો ખાવાની ત્રણ ટાર્ગેટ રાખ્યા છે દાદા આ મંદિર થયા કહે છે આ મંદિર ચક્રવર્તી અને તીર્થંકર પછી જેવું ચાહે જેટલા હોય ચક્રવર્તી થાય નરકિમારકિમારુદાસ પછી તરત જ નર્મજાય પછી ત્યાં આગળ કોઈ જાય ભૂલું જાય ભયંકર આત્માઓ ભયંકર આત્મા ભયંકર નામ ગોત્ર બાંધવાની શરૂઆત થાય ભયંકર આસ્તા નવ થાય મહાત્મા ગાંધી ભયંકરી આદ માં પછી ભાવ એવા થાય કે આવ્યા નથી કરે પછી તિજંગર ગોતો પછી ગોતોથી નારાયણ થયેલા ને નારાયણ થયેલા खरुरा प्रवर्तन आए के आटे अमुक वर्ष जीव झलक मर्जात जब जीव झलक होना भाव हो के दस लाख वर्ष हो वीस लाख लाख वर्ष लाख ज्ञान पी ज्ञान पत्मा ज्ञान महीने प्रज्ञाए करते पड़े ना दादा प्रज्ञाए कर ज्ञान पड़े आ राजेंद्र सिंह नुदो छु આ કાર થતું નથી આ કાર્ડ થતું નથી પણ જયારે ત્યારે એટલે એ વિચારો હા વાસુભાઈ ના વિચારો જાય લખતો હોય આવે શક્તિ જ ના હોય વાત આવે શક્તિ એટલે આપડા મનમાં એવું કલ્પના લાગે કે વાસુ ગવ છે આપણા મન એવું કલ્પના લાગે કે વાસુ એવું ગવ છે નાયક હોય નરનું નાયક અને પેલા એવા ડેવલપમેન્ટ બે લડે બે લડે રામચંદ્ર વાતુદે ના ના એ તો રામચું રામચું બહાર બલરામ અને આ કૃષ્ણ વાસુદેવ ને એનો મોટાભાઈ બલરામ તે નવ બળરામ હોય બળદેવ નવ બળદેવ અને વાસુદેવ નવપતિ બે માતાના જુદા છોકરા રામી રસવાની કૃષ્ણ એમને ક્રિયા હોય ને વાસુદેવ કેમ બો હા એટલે જ્યાં વાસુદેવ ગયા હોય ત્યાં આગળ રહ્યા રહ્યા બધા બોકલવા માટે તૈયારી કરે પણ પહોંચે નઈ खबर बेव नहीं पड़े પ્રતિવાસી ને જરાબર કહેવાય એ બઉ ના દુઃખો બહુ કરોડો કરોડ માણસ કરોડો ગોત્ર બાંધે તીર્થંકર ગોત્રે આપે છે એ તો આપે જ પણ બધા આપે છે એક લાય છે લાઈન તીર્થંકર ની લાઈન સારી તીર્થંકર ની લાઈન બઉ સારી સારી બધા નઈ તો કોક પણ ચક્રવર્તી પદ બઉ સારું કોઈને દુખ ના આપે ત્યારે ચક્રવર્તી પદ થાય આ વિચારો ટકવા નથી તને લાગે છે આ વિચાર ઉપર સ્પષ્ટ તને એમ ના લાગે કે તારા વિચારો લાગે એટલે તમે આની પર ગોઠવણી કર્યા ઘરો પર એ બધું તમારું નફા મું જાય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 વિષય રોકવા માટેરાગા આવે ન ગમે એવું હેલ્પ થયું હતું અત્યારે શારીર ને ચેન્જ થઈ ગયો તે બાજુ જેવું શારીર ના बाज़ू, बाज़ू ते। ते भाव करना तो अपने सी नहीं है। ए, ए, भाव करना सारी नहीं कबूल करूरी वक्त नबड़ूत શરીર ઉપર રાખે બોડી પર કોઈ વસ્તુ છે ને મન પણ કોઈ વસ્તુ છે ને ભલે આપડે અત્યારે આ આ જ્ઞાન પછી મને લાગે છે કે જુદું જ છે કઈ પેલા વાત જુદી હતી કારણ કે મનોબળ જ નઈ ને મનોબળ જ નહીં જ્ઞાન પેલા મનોબળ જ નહીં સ્વતંત્ર નથી તમારું મનોબળ તો એ સ્વતંત્ર મનોબળી હોય બરોબર ડેવલપ થાય ને હા એ ડેવલપ થાય ને મનોબળ ના થાય ના ના ના તો તમારી બોડી ના હતી તારા બોડીના એના જે શારીરિક દર્દ હતું અને તેના તેના તેના પછી વિચાર કરવાનો વખત પડ્યો કે વિષય શું જ છે એટલે વિષય જે ખરાબી બધી બધી આમ હાજર રહેવાડી મળી અને તે તારે પ્રમાણ થયું પછી આ શરીર નો મારે પલટો કેટલા અવતાર પહેરે વાસુદેવ થવાનો ખેતરો એનું ફગવું ચાલતો હોય ધરતી ઘકડે ધરતી નીચે હસ કરે શું જુદી છે વાસુદેવ તો મૂર્તિ અને ધર્મથી જ ઓળખાય કે આ વાસુદેવ લાખ અવતાર પછી આ વાસુદેવ છે લાખ અવતાર પછી વાસુ વાંક ના આવે અને વાંક આવે તો ગોલબ ખાઈને બધા પાછળ આવે અને પડવો થાય છે ને ત્યાંથી પૂનમ સુધી થાય પડવાથી ખબર ના પડે કે પૂનમ સવાર એવું એના કેટલા લાખો અરે બોલી સરા પાડે તો સીલ કરી ના જ બધા દક્ષિણ તો હોય ને આ તો શરીર પાછું નબળું પડે મને કઈ વિષય છે પરિણામ આવ્યું બદલાય આજના મનુષ્ય બધા માણસો કેવાયલું છે ચરાવણ ઉપર પણ જો જ્ઞાની પુરુષ ની કૃપા થઈ જાય તો જાય એમાં બીજું આ ચોડિયા ને કઈ વાસુદેવો ના થાય વાસુદેવ પ્રતિવાદ અત્યારે ના થાય ને અત્યારે દેખાય પણ નહિ પણ આગળ થઈ શકે ને બાકી ફરતા નથી આપણે ઘણા વખત કયા કરો છો ફરી જશે ફરી જશે એટલે ફરી જતો જુદી વાત છે બાકી ફરવાનું લાગતા નથી લાગતા હતા ને છે શરીર માં ફર્યો તર પછી નોંધી ગયો પછી મેળવ આપણે ગણેશ શરીર ના પેપર થાય એટલે વિચારો ફરે કરે છે નઈ કેવું કે આટલું ઉધી પહોચી ગયું ક્યાં સુધી તને લોકોનું કલ્યાણ કઈ નાખે કરી શકે એવું થાય અત્યારે અને અભ્રમશિર વિચાર આવે એટલે મનુષ્ય સાધારણ માનવ માનવ ગયે પશુથી માનવ સુધી અભ્રમચ વિચાર પાછળ પાછળ જેને વિચાર નથી આવતા જેને આ સમજદારી નથી તે અમારી શારીરિક સ્થિતિ મન ને ભેગે શું કરે મન ને ભેગ રે મનમાં એમ થાય મનમાં મારું હિંમતવાન થઈ ગયું છે હિંમતવાન ત્યારે બ્રહ્મચર્ય ત્યારે આગળ વિચાર શક્તિ સમજવાની શક્તિ આંતરા એ કે લોકો તેમ હોય ત્યારે દુઃખ હોય ત્યારે ધ્યાન બહુ ટીને હદરે તેમ દાડેજ ભાવ મને આખો ડરો આનંદ ન દે એ વસ્તુ એને ડિપ્રેશન થી એ કઈન કરતું કામ કર એ તરી ઉપર ડિફેન્સ કર કઈન જ વચ્ચે ત્યારે બહુ પુણ્ય જાગે કે શરીર વીકને થાય હમ શરીર વીકને પુણ્ય કે બોટા અમે તો પુણ્ય ગઈ હોટલ મોડી બની નહી હા તો આતો આપું હા સદો ગતિ મત દે હા ન્યા લઈને ભાઈ તોય નોય તોય દે કરી તલાવડું ફાટે જોઈ રહ્યો આ કાળમાં રાત્રે કાળે પચીસ છોકરા પંદર વર્ષ છે ખરાબી થઈ જાય છે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 મારી છે જેથી બોલા એકલો ભાગ કરતા મોક્ષ એ ખોરાક ના જીરિક શારીરિક એ ના જવું તંદુરસ્તી ના જોડાય દા ભાત રોટી ખાઉાર જ મોક્ષડે બીજી ભાંખે હવે ગોત્રી તો કેવો હોય નીચે સહાય પણ આપડે જોવા જઈએ નીચે સહાય પણ આપડે જોવા જવું પડે લાગો પાસે લાગો પાછળ પછી સર થઈશ તો પછી દાદા રામ થઈશ રામીર્થંકર થવાના ચાન્સીસ નથી રામને થવાનું જરૂર ક્યાં છે તીર્થંકર થવાના ચાન્સીસ હોય છે દાદાજી રામ પેલા જયારે જ્ઞાન નતું જયારે રામ નામ હોય તો નામ ની અસર થતી કે મા બાપ ની ઓભિનાશ માં રહેવું જોઈએ અને એક પત્ની વ્રત ધારી રહે તારે જ્ઞાન લેવાદ આપે ત્રીજા તમે એક જ આશીર્વાદ આપે ત્રીજા અવતાર મૂકે છે આ કાર્ય માણસી છે એ બધા જળ ભાવવાના આવે છે વિચારા આવે જેને જોઈ નાખે છે ચક્રવર્સિંહ લઈ જાય ત્યાં લઈ જાય કુશનગર માં લઈ જાય ચક્રવર્તી પણ ટાઈમ લે તો એ જરાથી દર વર્ષ પછી કમ્પા છે આપડા <muchas> <muchas> <muchas> દોઢ લાખ વચ્ચે તો છે હજુ એક લાખ વર્ષે ઉલતાવાળી ઉતાવળી ક્યાં થઈ થઈ ગયેલો આપડે થઇ ગયેલો હોવો જોઈએ એક લાખ વર્ષ અને અહિયા વર્ષ માં ફેર ખરો કે સરખો જ ફેર ખરો ફેર ખરો એમના લાખ વર્ષ ને અહિયા લાખ વર્ષ ના સરકાર જ આવે કે ફેર જ્યા ઓછા કહેવાય ચોવીસ કલાક નો દિવસ જ્યાં લોકો ગણાય છે બીજું બંધાયો બધા જુલું ઓછા ગણાય છે બધા આપડે હા તો આપડે અહિયાં કરી છતા આપણા વર્ષ જોડે મુક્તિ થઇ ગઈ આપડી એટલે આપડે બીજું ભો રાખવા બીજી કઈ ખોટ જવાની નથી અથવા કઈ એમ બીજે ખોટ જવાની નથી અથવા કઈ એમ ચિંતા ઉપાદ એવું છે ને કે ચિંતા ઉપાદ એવું છે ને એકાદ વધુ થાય કે ઉઠાય એકાદ વધુ થાય કે ઉઠાય એમાં કઈ જ નથી ને તો પછી અમે રહીશું મુક્તિ જયારે થાય તારે મુક્તિ જયારે થાય તારી બીજા બધા મોકલે ચાલે બધા બધા જે રીતે સગટ નથી ગર્ભપાત ના કાળવા આવા આવું બ્રહ્મચર્ય વ્રસ્ત પાડવાનું કઈ એક નિમિત્ત એવું તો નથી જબરજસ્ત નીકળ્યું છે આની કલ્પના બની આવેલી આ જરૂર નીકળ્યું છે ગર્વાની કલ્પના બની આવેલી આજે તો ગર્ભપાત્ર ઇઝી થઈ ગયું છે ગર્ભપાતું નથી પણ મારી કલ્પનામાં હતું તમે હું કે એક ફક્ત દિવસ એ તમને ધનસેરે કઈ બીજી જગા એ પ્રસંગ થાય ને જે સ્ત્રી એ સ્ત્રી જ્યાં જાય ત્યાં પેટે આવતા લેવો પડે જ્યાં જાય તો એ આપણા મહાત્મા સમજાય દીધેલું મહાત્મા જાગ્રતું બાતા આવતા તેનું જ ઠેકવાનું ચોખી છે ચોખ્ખી બુદ્ધિ ના વિષય ચોખ્ખી બુદ્ધિ હોય એ વિષય તો ગમે એટલું બુદ્ધિ માં થતે દુઃખો અભ્રમચર અને નિકાસિત દુઃખો અભ્રમચર્યા જે નિકાસિત દુઃખો જે દહન કરતા ખસે નઈ ગમે એટલા ઉપાયો કરી ખસેમચર્યા એવું છે ને આ બીજું જમીન દારૂ પીવો વારો નથી દારૂ પી લે બધી બાય એક બે જ એમાં તો કદી વિશેષ ભાવ ના થાય ભાવવા આવેલું ચાલવા આવે એટલું લોકો એકતા હોય જતા હોય કોઈ ભયંકર મોટું પાપ ના કહેવાય પુરુષ સાથે તે પ્રાપ્ત હરું ને તે પ્રાપ્ત હરું ને તે થી જ આ નિસ્પાધી દે લોકો કોર છો તો છો દે કા દેવ મારતો પા અબુન છો હા હા તો આ દો બળસા માથે ઓરે ગસી કે માજી માથે કમા ઓગણત્રીસ અગિયાર સેવન્ટી નાઇન મહાત્મા ત્યાં વડાલા સાંજે સુતી હતી આટર ઊભરમ દેખાને પ્રમાણ છે તો સારું હજુ પ્રમાણ લડી રહ્યું છે કે સાસુ ને સાસુ કે છે નહી તો સસરા ને કે છે તું મારું ભાઈ થોડું કારણ કે તમારો ગાડો દે પછી વધારે ચીપી શુદ્ધ થઈ જાય એટલું આ પોતાનું ઘર જડે છે કે પોતાની વાઈફ ઓળખે છે નામ પૂછે તો ચીટ ની અશુદ્ધિ ચીતની અશુદ્ધિ એટલી બધી થોડી બાકી રહી છે એક ઇન્દ્રિય જીવ હોય એક ઇન્દ્રિય થોડી જ શુદ્ધિ છે એક ઇન્દ્રિય જીવ રહે છે એટલે થતી જ નથી એવું બનતું નથી શુદ્ધિત્ત પ્રસન્નતા હોય પ્રસન્નતા ના હોય બીજે નો હોય હોય તો વખતે એક ત્રણ વાર એક જાય એક પળ બે પડ શું બરોબર હોય પળ બે પડે ભાવે કાળે ચિત્ત પ્રસન્નતા ના થાય પ્રસન્તા डोलो एटूट एटल प्रवाह थे प्रथना डोलो मई डोले बराबर ખોટું નથી ઉપાય છે આથો તરત જ આ તો આનંદ કેટલા પ્રમાણમાં ડોલે કેટલા પ્રમાણમાં ડોલે વિતા ક્રોમંડુલી હા એટલે પેલા ચંદ્રકાંત પેલા ચંદ્રકાંત પેલા મિકેનિકલ આત ચંદ્રકાંત મે કહ્યું કે કેમિસ્ટ ચંદ્રકાંત એમી કેમિસ્ટ ચંદ્રકાંત હા નેકો મોરામાંથી કોગરો કાઢી નાખો ને હા મોર પર વહી ના પોતાના વિચાર હો પ્રસન્નતા લાભ ના મળે શું થાય પછી બોલાવું તાર પાસે એ પોતે જ ચોખ્ખું ચોખ્ખું કઈ નાખવું જોઈએ मैं एक तू। करो, तो ये छे, बाकी तरह है प्रसन्नता है je ટિકિટ વિશા મળી બધી વાત કરવાનું છે વિસાીટ મેળવાની કેવી રીતે આવે ટિકિટ હા ટિકિટ તો ભલે આ કરીએ છે ને ટિકિટ બધું પડાવી બીજું બધું દરેક કામ થઈ રહ્યું છે આપડે ફરવા જવાનું નથી આ દાદા મકર કરે જે નાદની પેટ ધીરે એની એકાકાર જેટલો ઉલ્લાસ પ્રસન્તા મારી રહે એટલો લાભ ને હાલાસ જેટલો ઉલ્લાસ હોય પ્રસન્નતા મારી જ ઉલ્લાસ છે ઇલેટ્રિકલ વાયબ્રેશન બધા થઈ જાય છે ને વાઇબ્રેશન બધા એવાયબ્રેશન પૌતિક બાબત છે પણ આપડે સીધું ધીરે એકાકાર તો આપડે સત્ય મળી રહ્યા છે પણ આ જાતનું થાય એટલે દાદા થઈ જાય એમ થઈ જાય હા એટલે એટલે આ બે ત્રણ વખત કરાય ના ભલે મને કઈ તમને ભલે નમસ્કાર કરો બોલો આકાર ભક્તિ થાય એટલે એ પણ દીદી જાય ભક્તિ થાય એટલે પણ આ તો થાય એટલે જે બંધ થઈ જાય છે છે રમત કરું પછી કોઈ પડ્યો હોય પેલા કરીએ સત્સંગ નઈ બધા આ બહુ ઉત્તમ કોટી નો ઇલાજિરા દાદાની હાજરી માં કે દાદાની હાજરી વગર હાજરી વગર થાય છે એ તો મળે એ તો બધું મળ્યા જ કરે આ જે છે ને તે આ બધું જ છે ઊંચા ઊંચું છે ભૌગલિક બાબતમાં અશુદ્ધિ થતા ને વાર ના લાગેલિક બાબત માં શુદ્ધ થાય આમાં એવું એમાં અશુદ્ધ થાય એટલું જ બધું અશુદ્ધ બનાવે અશુદ્ધ બનાવે દવા છે ને આ ચીડે મૃત છે મુક્ત હાસ્ય ઓપન થાય એ વસ્તુ નથી મુક્ત હાસ્ય કરવા માટે કરીએ શુદ્ધ શુદ્ધતા પામી ગયું મુક્ત્ય કાયમ રહે પછી કાયમ રાત્રે બે વાગે ઉઠાવ્યા મુક્ત સંવેદન માંગવાન્યુ હતું શલ્ય હતું એથી પેલા વૈદેશો ખોડી ભગવાન ને કઈક શલ્ય છે ભગવાન હા નહિ ભગવાન નું હાસ્ય હું નતું હાસ્ય પેલું કચાલ સારું લાગે બીજી વસ્તુ અંદર દાખલ કૂતે સ્વાભાવિક પ્રકૃતિ સ્વાભાવિક પ્રકૃતિ એવી નથી શલ્ય ગણાય ગણાય અહંકાર બધું <Dankemetros> <Sch Group> હોય શકે ને હોય શકે બે બે બધું થયેલું એનાથી બે છે આપણે તો હવે પાથા ભર્યા છે ફરવાની નહી થાય નાખેલા બીજે ઉગે નહી પછી ઉગે નહી ઉગે નહિ ઈચ્છા ઉગે નહીં કદી વાતચીત પૂછી છે કે કઈ પૂછતું છે ધ્યાન પછી